સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમાગમ કરવાની રીતિ કહીજે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો પછી સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં હોય એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં અને એ વાત આ કરો કે ગમે તો હજાર જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મુનીંદ્રા થર થર ધ્રુજત રહે વચન મેં અવની અહીન્દ્રા થર થર ધ્રુજત રહે વચન મેં શશિ અરુસૂરા થર થર ધ્રુજત રહે રૈન દીન કાળ હજૂરા હરિ હર અજ આદિ શબે રહત મુકુંદ મોહવશ મુડ નર કરે ન આજ્ઞા તાહિકી એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે વળી સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા એમ જીવકર્મવશ અનંત દુઃખ ભોગવે છે એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય એમ જ્ઞાનીને તો અનેક રીત છે ને પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે તે જેમ ચાણા અને ઘઉં આ દીકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માહિતી બીજ બળી જાય છે એમ થાય છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીળો થઈ રહેવો છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કયો જે રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અંત માઘી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ અથવા લીમડો ખાઈને નહીં તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે અને જેને કોઈ કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો આ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જશે એમ ગણીક વારતા કરી સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે સાધુની વાતોની ગતિ તો કારના જેવી છે તે દેખાય જ નહીં પણ અજ્ઞાન નાખે જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આહી એક દિવસે થાય છે માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી સ્વામિનારાયણ હરિસ્વામીએ વાત કરી છે મહારાજે આઠ મહિના સુધી સારંગપુર કારિયાણી લોયા અને પંચાળા વગેરેમાં સંતને ભેળા રાખીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ મહિનો રાખીને વાતું કરતા એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થતું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે જેમ શેરડીના સાંઠામાં ઈયળ પડે તે સુખ માને છે પણ ચિચોડામાં ભૂકા નિસરશે ને કાગડા ને શ્રાદ્ધના દિવસનું સુખ ને પછી બંદૂકની ગોળીયું ખાવાની છે તેમ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે તેમ જે કથાવાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે પણ તે વિના બળ ન આવે ને જે આળસું થઈને બેસી રહે તેને શું સમાસ થાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા હોય તેને બીજાને હિંમત દેવાની અર્થે એમ વાત કરવી છે એક દિવસ મુને પણ જેવા ઈન્દ્રિય છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઈ ગયું તેમાં સર્વે ઇન્દ્રિયનું કહેવું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જ નહીં અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજેજ મોટા તેની ખબર રાખે તેમાં કાંઈ કહેવું પડે નહીં ને જગતમાં પણ એમ રીતિ છે જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે તે મોટા ખબર રાખે